શાસ્ત્રીજી મહારાજ ની પ્રવચન સોમવાર બે હાજર ચાલીસ માં પર્ષ વગેરે ત્રેસ ને સોમવાર તારીખ ત્રીસે ચોર્યાસી સારંગપુર નું ભગવત ના પછી નિર્વિકારંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે અને જે વાર્તા શ્રવણ કરીને શ્રવણ કરી હોય તે વાર્તા મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કરા હોય તેટલી નો કરે અને એ જે મનન મનન રનજી આવ સારા સારા માણસો પાસે તને સાંભળજે અનંતનો અર્થનું જો પાડવા એવું આને આને વાયન બરાબર મનન જેવું એનો હાથી આને આને મનન જ ન કહેવાય એ તમને એ ગાડીયા પ્રધાનજી કે નવરટ નાખ માકી કાંડ તમે પાંચ રાજી થાય એમાં મારે બોલવું એટલી જ અમારી ફરજ અને એની ને એની વાત ધર્મ ગુરુ કથા ભલે જવું એને કરવું નથી પોતાને ત્યાગ કરવો નથી અને જે ત્યાગ કરવા ત્યાગ કરવાનું આ તો ખબર ન પડે આ ભગવાન પોતે બોલી શકે ન બોલી શકે મેં જાણી મને સાંભળવું એ પણ સાંભળવું એટલે એમાં આજે દાન ત્યાગ ના હોય પણ મનન જયારે કરવાનું ગાણું આવે ત્યારે સાંભળેલા માં જઈ અમુક કાઢી નાખવું અનાજ લેવા જવું બણ બે મણ પાંચ કરવું શ્રવણ સાફ કરવું જ પડે ત્રણ દેવ છે એ ત્રણ ગુણ માં દે ત્રણ ગુણ થી ફરજ એટલે ગુણ માં ભાવ હોય ને ભાઈ કોઈ જીવન જઈને તો કઈ નથી જતો ભાવ માં રહી વાત કરે એટલે મારા જેવો ભાઈ હા કરે અને સમાજ સમજી શકતો નથી સમાજ ને તો ખબર જ નથી ટાઈમ પણ એને બિચારે ક્યાંયથી સાંભળ્યું નથી આપડે એમાં ઈશ્વરે કઈ એમાં એની માટે બાદ બાજુ ના મુજબ પછી આ બીજા ખબર નહીં એમાં કઈ કલ્યાણના માર્ગમાં સુધારો નથી આનંદ કઠણ છે શ્રવણ સહેલું છે પછી નદી ત્યાં સુધી અને પછી સાક્ષર એ તમે હમને યાદ આવો ને આપડે કઈક રોજ નિર્ધારી કરતા બહુ ગુરુ માં રોજ અને સાંભળનારા છે અને ગુરુ ને એ તો જરા માથું કરે અને ઋચિ પ્રમાણે નથી કરાય કે આ નેતા માણસ એ બુદ્ધિ નો કેવો ચાંદગી શોતા નથી છોટા છેડી ના છોટા માણસ હોય બટ્ટાને નિત્બટ્ટા સુબોષણ અને શ્રોતાને ઉદ્રષ્ટ લબ્ધ તો એનો અર્થય નઈ જાણો તમે હો પર હું કણે બોલે ને કોણ બુદ્ધિ અને માથું પાગે કોણ વાડું કરે બટ્ટા સુબોષણ એટલે શું કામરો ગાજે ગણ પર જત્રોએ રહીતો હોય પ્રોગાજે ગણ પર જત્રોએ રહીતો હોય જેતમાં ભૂપાતે હોય તો પવન ના હોય તો કેટલું હોય દેખાયો પંજરા પવન હોય ને પોતાનું જ બીજાનું કોણ આત્મા ખબર જ નથી તમામ સુવિધાય બહુ સુવિધા વક્તા સુદર્શન અને શ્રોતા ને વોટપ્રશ કરતા હોય ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જ્ઞાન અતિ ઉત્સાહ બનિશ્રદ્ધા જેમાં બીજો સંકલ્પ હોય મો થાય નહી એ વાતને પકડતો હોય તો જે જોખી જ છે આ બધા બીજા ઘાત કરે તો વચમાં આ બધું છોટા શરીરની ખાઈ હે તો જોયે છે આનું કે મન જીવ્યા પછી નિરીક્ષે શોત્રે કરી ને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તા નો મને કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા હોય તેટલી જેટલી વાર્તા ગ્રહણ ઓ યોગ્ય હોય ગ્રહણ કરે એને મનન કરીએ મનન યાદ આવું હોય તો ભૂલાયો નહોતો ભૂલાયો કેવાય શ્રવણ પછી જાણી માં નીકળી ગયું કચરો નીકળી ગયો ચોખ્ખું તમને જરા આનંદ આવે તો આટલું આ બરાબર એમ થાય ને ખોટી અર્થ એનો એ હંમેશા વિચાર કરો તો ને મારી પાછો રદ કરી દે બેઠવા તો ભણેલા અર્થ કરે એના બધા અને એ રીતે થયો તો સક્ષમ કરતા વાત કઈ મળે નહી ઠીક છે થોડું કામ આપે માર્ગ ચડાવે પણ કઈ તરત ફળ મળે એ ના મળે આપડે હજાર અહીંયા જાણું પાઠ તો કરીને કે સારું છે જગત વાર્તા ન સાંભળી અને આટલું થોડું કર્યું એટલું એનો કરો પણ સાક્ષાત્કાર ની વાત આવે તો ન થાય આખી નીચે બે ન થાય સાક્ષાત્કાર એમ થતા હશે શ્રવણ મનન ક્યારે આવી તમને વાંચો છે તમારા ખ્યાલ રાખવો પડે લક્ષ્મીનાયન સામે નવરાખે તો હલો હે હજુ ને હા જોઈ એ સર હોય એવું કહી દીએ એટલે વાંધો નહીં લગભગ શ્રવણ કરનારા ની વૃત્તિ સ્થિર હોય જ નહીં વૃત્તિ એને ધ્યાન દે જ ન દે ઈ ટાણે હું સાંભળવા બેઠો છું જો ક્યાં વક્તા એને ગડબડ થઈ જાય તો એને એમાં ધ્યાન રાખવું પડે હે અને પછી એની ઉપર બીજા વાત કરે તેને પહોંચે આમાં વિક્ષેપ માં હોય છતાં એ શ્રવણ મનન ઇભ્યાસ કરી શકે એમાં કઈ યાદ આવે ગમે એવો વિક્ષેપ માં હોય મનન ને કરી શકે આપણે પાસે આપણે નહીં થયો બોલવાનું સાંભળો છો હાંભ હોય ને બોલવા જાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સ્ત્રોત કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તા નો કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલી ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલી ગ્રહણ કરે એનું તેને મનન કહીએ મનન નો થાય એમાં આપડે અભ્યાસ હશે ને સત્વુણ માં હોય વખતા સુધી શાંત મળી ગયો હોય એને બે શબ્દ કામે પડ્યા એ કારણે એમ થાય જિંદગી ગુમાવી એટલી જ ભાવના એને જો પેદા થાય તો એ શ્રવણ કર્યું હાચું અને પછી એ મનન કરે ને કે બીજાને એમ દેખાય કે આવડો પાપી હતો એ શું કરે છે ને વાઘમોળીયા એ પ્રશ્ન કર્યો જો મહારાજે શું કહ્યું તો એ આ જગત સમજે માં લીવા જગત એને નો સમજે શક્યો પાપીમાં પાપી હતો બ્રાહ્મણ હતો બ્રાહ્મણ નો કોઈ આચાર એ ભાવતો નહીં સંધ્યા ગાય કોઈ બી કરવા નબળાનો ભાઈ બન નબળાનો ભાઈ બન પણ ભાગમોર્યા વર્તન દર્શને આવે ભાઈ બનતો આ જગતમાં તમે રહેતા હોય વાતું જીતું તો ત્યાગ કરે હે એનું બધું ન માનો એમ વાંચો પણ લોક વ્યવહાર તમારે સંબંધ રાખવા પડે છે આને સંબંધ હતો વાઘ મોડિયા મહારાજ બધા તો દર્શને જાઓ આવ્યા દર્શને હાલ ન તો કોઈ જ માને નવા કા પણ એને કઈ આગળ એવું નતું આને કર્યો ભાઈ બંધાયો હાલની આકા જો ગયા વિશ્વમાં જોયા આવરવા એને પૂરેપૂરો ઓળખ કે આવું અછત નબળો વરતાળ મંદિર માં આવ્યા દર્શન કર્યા વાઘ મોડી પૂછ્યું મહારાજ ક્યાં છે અત્યારે ઓલ વાડીમાં ગયા છે વરડામાં વંદામાં જ તો હાલ ઓજો ફેલો જ દરવાજે પૂછ્યું મહારાજ તો કે ઓલી છપ્પી ચૂના હાલે છે ને ત્યાં ગયા છે ચક્કી બ્રહ્મા નું સ્વામી ચલાવ્યા પાછી આવા મોટા સમર્થ વિદ્વાન કછોટો વરેલો ચૂના વાળા લુબડા અને બળદની ચક્કી ચલાવે મહારાજ હરે હરે ફરે સાથે સાથે ફરે વાત કરતા કરે છે આમ દેખાણા એટલે બોલા ને હરેખ વાઘ મળ્યા ને ચક્કી ચલાવે છે સાધુ તો એની પેલા ફરે સ્વામીના ભગવાન એ ભગવાન આમ જ આ ભગવાન શબ્દ છે ને એટલે એને એકદમ વજન આવી ભગવાન ક્યાંક વાઘ મોર્યા દંડ રોધ કર્યા અને બિચારાને આવડે નહી પણ આમ જ જોઈ રહ્યા મોટા આ ભગવાન પણ સંકલ્પે રહીપ થઈને જોવાય તી ભગવાન અનંતપોટી બ્રહ્માંડ નો ઉત્પાદક યાદ આવી ગયો ગભરાવું ઘડી પછી બેઠા કર્યા પગત જયા બેઠા વાઘ મોડ ને વિચાર્યો હું એને ભેલો રહું છું એના કર્મો ને ઓળખું અને આને સમાધે પ્રશ્ન તો વચન માં પૂછો મારા હોય કોઈ વર્ણાશ્રમ નો ધર્મ કઈ પાળતા ન હોય એને સમાધી થઈ જાય એનું શું કારણ શું કારણ એમ પૂછ્યું પૂછતા આવડવું જઈયો મારા જે જવાબમાં મજાનું દીધું ગમે પાપી હોય પણ જે ભાવથી જયારે નિર્જ્યા ને ત્યારે ભગવાનો અયો ચક્તિ લાવતા હશે ભગવાન કામ કરતા હશે ને ત્યાં એના પૂર્વ ના પાડી ગયા અને દર્શન કર્યા એનું ફળ થયું એ ફળ કરીને એના સમાધિ થઈ ગયા પછી ભક્ત રાગ થઈ ગયા પોતા એટલે આ જગતમાં આ મચ્છીમાર હોય ખાટકી હોય રાી દુરાચારો પણ ભજતે ગીતા એ ગીતા ના ભાષણ કરનારા ને ખબર ન હોય કઈ કારણ કે વિદવત્તાની છક માં ભાષણ કરે એ ઓલો છક એની નથી હો કોઈ પણ ભાષણ કરતો હોય ને એના છક માં એ કરતો હોય અતિ છે ન કરવાના દુરાચાર જોયા હોય ન કરવાના હોય પણ ભાજપે મહામન્ય ભાવ બીજા તર્ક વિતર્કને છોડી દઈને અનન્ય ભાવે જો મારામાં એને ચોંટવું થયું ને સાધું રોગ મંતવ્ય એ સાધુ છે કારણ સમ્ય વ્યવસ્થિતો હિસાક વ્યવસ્થિતો ઈસા એટલે એને જે નિર્ણય કર્યો છે બરાબર જ છે સમગ વ્યવસ્થિતો અહિંસા નહીં બોલો ને મારે બોલવું પડે બધું બોલો કર્યો છે સમયાગ વ્યવસ્થિતો અહિસ્નુષ્યના દેહ પ્રભુએ જેને આપ્યો છે એને અપૂરું થઈ ગયું સમય જે માટે આપ્યો છે એ આજે અને જે માટે મનુષ્યનો દેહ આવ્યો ભગવાન ભરવા માટે આ ભગવાન મળી ગયા ભગવાન ઓળખાઈ ગયા એવો અમારી કતુ યાદ વ્યવસ્થિતો અહી જે મનુષ્ય દેહ કરીને કરવું જોઈએ એ આજે સમ્યક બરાબર ફિટ બેસી ગયો વ્યવસ્થિત એનો આજનો વ્યવસાય એ સમ્યક સમયક વ્યવસ્થિતો અહી સહાય ગીતા વાંચવાની નથી ગીતા ભણવાની છે સમજ્યા પણ હવે હું બોલવું નથી કરી ભાગવત વંચાય છે આપડે હા કહીએ બધા કોણ ભણાવે કોણ એમાંથી ગીર નહીં આપે પાછી ગીતા ને રાખ્યો એના અભિપ્રાય માની સમ્યક વ્યવસ્થિત એને લઈ ગયા સમય વ્યવસ્થિત ઓળખાય એમાં ત્રણ ભાવ છૂટી ગયા જગત ના ત્રણ ગુણ ભાવ તરત છૂટી ગયા નિર્ગુણ ભાવના પાય આ એમાં જ શાસ્ત્ર માં આ કુબજાત પોતા જેને જેને કહો બાકી લોકો પણ પવિત્ર થઈ ગયા એ જ નક્કી થયું ત્યારે એમ તો આવી રાત્રિ દિવસ ઘણે મચ્છીમારો હોય એ આવીને પગલે લાગે દાન થઈ જાય પવિત્ર થઈ જાય એમને હે કોઈ જ ન થયો હવે એને કંઈક પૂછીએ ભગવાન હારેઠેવાની ગયું હોય તો પણ મળે નહીં આપણે અત્યારે ગમે એમાં બેઠા છે પણ સમ્યક વ્યવસ્થિત હોય એ ભાવના જો પેદા થઈ તો તમારી ભૂલો ને ભગવાન નહીં કરે શરણાગત બાપ પર્વતમ ગણમ્ય સહજાનંદ ગુરુમ બગે સદા જ્યાં જ્યાં તમે જુઓ ને ભાગવત વાંચો ગીતા વાંચો રામાયણ વાંચો એ અભિપ્રાય ને આવો છે એ સમજવા જેવા એને ચાલતા આવડવું જઈ ને પાછું એમાં કાઢવા જેવું કઢાય રાખવા જેવું કાઢવું એ આપડે રાખવા જેવું કાઢીએ કાઢવા જેવું ન કઢાય શાસ્ત્રો જ્ઞાન આપતા હશે ભાષાનું હોય પુસ્તક માંથી જ્ઞાન આવે હૃદય પલટે ત્યાર પછી જ્ઞાન આવે એમને જ્ઞાન આવે જ્યાં તમારી પાસે પંડિત બેઠા એ પૂછ્યું જ્ઞાન નથી છતાંય મારો બરાબર બોલ્યા છે તો પણ એનો એનું ભાષાંતર બરાબર છે કરી ન શકે અને ઓલા નું ભાષાંતર ઈ કરી શકે કૃષ્ણ બોલ્યા એટલે આ કૃષ્ણના હૃદયને બરાબર ઓળખ આવડો હતો ઓળખ નાનામાં નાનો પણ જો એમાં ભક્ત તરીકે હોય તો ભગવાનનું ભાવન કરી શકે ભક્ત ભક્ત ઢોળ કરી ભક્ત થવા એક છે તો આપણે આ ડોળ જ ગીયા લૂબડાકી જાય ને ઈન્ડાવ ઉતરો તો એ થાય ભાઈ આવે ને મારી વાતને તમે તદ્દ ના ભણો શાસન ના અભિપ્રાય ન સમજો સમજવાનું એક જ છે કે આ જગત ના શાચો છે એમાં તલ્લીમ પછી કઈ ભણવાની સાથે સંબંધ એટલે આવડ મૂર્ખ અને આવડો ઘણી વિજ્ઞાની એમને આ ઈશ્વરને ઘેર છે તો તો મથુરા નગરીના બ્રાહ્મણો ભાગવત માંથી કાર આપે બધાને પંડિતો ને એલો પંડિત થી એ ભગવાન ઓળખાય એમને પંડા એટલે બુદ્ધિ લીધી લજ્જા કરનારી બુદ્ધિ પંડિત ને આ ભાવ દેખાતો હશે મોટા મોટા જે સંતો થઈ ગયા કોઈ યુનિવર્સિટી લીધી યુનિવર્સિટી નહીં અને જ્યાં જુ આગળ ભરવાય નતા મારતા નિશ્ચિત ઇતિતા નથી શ્રવણ મનન નજર કર્મો એ જુલા છે એ કર્ક નો આલેખ્યા એ બનેલા નો આ દોષ છે બસ આમથી આમ ધૂત પહેરવું ને આમથી આમ જૂથ પહેરવું કાંઈ તો રખડે મોટાની વાત હોય પણ જેને તીવ્ર તાલાવેલી હોય આપે પણ એને તર્કર્ક કરી જાણું છું આવું જો એના માં હોય ને ભાવ એટલે કોઈ જ સમજે તમે એમ જાણે કે હું લાવ્યો છું એ ભાવ નથી ખસો મારી પાસે એ ખસો નથી ત્યાં લાગી કરવી શરણાગ પાપ પર્વતમ પેલો શોક છે આપડે હંમેશા બોલીએ પણ બોલી નેતા કઈ રીતે ઉઠાવ છે આપણી પાસે પાપ પાર્વતમ શું પર્વત પહાડ હોય અનુમતી અહી હાથ જોડવાની ચારિત્ર ની ભક્તિ એમ તો લખો કરો એમ તો લખવામાં તમારો વાંધો નહીં ભોય એવો જરાય લખવામાં બોલવામાં બોલવામાં જરાય વાંધો નથી અને એક છે આ સામાનની જનતા ની કોક નો તપ કરવાનું માળા ફેરવાનું આવું નહીં આગળ પાછળ હલવું નહીં તો ત્યાં પૂર્ણ કામ થઈ નહીં દુર બેઠો અને એ ઓછો પૂર્ણ કામ હોય તો તમે બધા મળીને એના પૂર્ણ કામ કરાવો તમારા જેવા નું કહેવાય સ્વામી બીજા હા એટલે આવડા ને થોડાક દાડા થાય તો હું તો હં આ ઉભરી દિવસ અને ઈશ્વરનું ઘર એવું છે કે પાતી માં હોય અને એકાંતિક ફક્ત થઈ શકે છે ન કરવાના કામ ગણ્યા હોય અને ઈશ્વર માફી આપી દે હવે આ ચાબી ઈશ્વર પાસે છે એને શાસ્ત્ર અને મહાપુરુષો પાસે જ સમજી ગઈ નહી આપણે આપડા બધા સાધુ આપણે જ્યાં ભૈયામાં કલ તપાસ કંઈક ઈશ્વરના ઘરની ભૂલ કરતા જ હોય હવે ઈ બરાબર ગણતા હોય તો આપણે ઉદ્ધાર કાય એ લખી રહી છું હવે આપણું તો ઉદ્ધાર કાય માફ કરે ને હે માફ કર્યું નફ એને કરે બિન થાય નહીં બિન નહી એને જે સૃષ્ટિ સજી છે એના જે નિર્માણ કર્યા છે એના કરેલા નિર્માણો એને માનવી ઠંડી શકે હે એની આમ કોઈ પહોંચી શકે એવામાં તમારી ભૂલ થઈ હોય અને પછી કોક થી દિન થાય તો પણ આ રાગ જે અહમભાવ માલીબાજે ઉપડ્યા છે એ કઈ ઈશ્વરના નથી એ તો આપણે ઉભા કર્યા વાલોન દવલો આજે અંદરના ભાગ એ બધા મનુષ્યો એ પોતે ઉભા કર્યા એને કોઈ દીમાફી ઈશ્વર નો આપે કોઈ બી નો છે ઊંડા હું હમ ભાઈ નો હમ એને નાના મોટાની પછી ગણના જ ન હોય એનું ઈશ્વર કોઈ બી માફ કરતા નથી સાસો વાતો આની આ વાત આવે બોલો જટાયું બિન વેટક બીજું ભાઈ હિનમાં લીન ભગવાન આના હાથમાં એ જ્ઞાની ને ધિંદા ન આવે કારણ કે હું સમજું છું હે એ દિન કેવી રીતે થાય દિન થાય કેવી રીતે શાસ્ત્ર ચાર વેદ શબ્દાસ્ત્ર એટલા વાંચો બંધ હવે કર્મ નું લોક થકંદા વિકલ્પા પર ગુરુ કા બંદા બ્રહ્મા નંદા સાચ કહંદા સબ હા એક જ પ્રશ્ન છે હળાહલ કાવ છે ને તો કલ્યાણ ખોટું નથી હળા પણ એના ભાવમાં જો જીવાઈ ગયો દુનિયા ની આગળ વખણાવ પણ આ ભાવ પ્રગટ થાય ત્યાં બે રોકાયેલા છે આ શાસ્ત્ર માત્ર નો આ સ્તોત્રો આપડે બોલીએ શંકરાચાર્ય બોલ્યા છે અત્યારે જ્યાં તું મળી જવને એમ કયો અને પાટી માં હોય એનું કલ્યાણ છે વૃત્તિ બદલી અત્યારે અને એ વૃત્તિ બદલવાને માટે સમાગમ તો કરવો જ પડશે એટલે એ બિચારા એમ કઈ આ સૃષ્ટિ તો અનંત કાળ થી ચાલે છે હજી ચાલનારી એને કઈ ઉતાવલ નથી પેલો આવી જાય થાય જ તેથી આવી જુત લેન્ડ મારી ગયા ત્યાં મને સારું લાગે એ કહું છું કોઈ ગમે એવો પાટી તિરસ્કાર ની મારી વૃત્તિ નું વૃત્તિ અને ગમે તેવો પંડિત ધોરંધર હોય દીકરીઓને ગઈ લીધી હોય શું કામ આ કાશી માં જઈને મહા મહોપાધ્યાય આ મંડળેશ્વર આ વાત મંડલેશ્વર આ માર્ગ માં નો આલોજી ગયા છો મને તો આમાં કોક ને ચમક ચડી જાય મારું લખેલા થયું કઈ એટલા હતું નહી તો કઈ હું કઈ થકી જોલવાની શક્તિ હવે નથી પણ એમ થાય ઘર બોલો ભાવજીવન નોઠવું એ બધા શબ્દો પણ પેલા ફીટ બે હું લઈ શકું જે વાર્તા નિશ્ચય કરીને મન ગ્રહણ કર્યા કીધું સાહેબ તમને કહો રાત્રે દિવસ એટલો પ્રયત્ન કરીએ છીએ દિવસે ભરતું રાત્રે તેને રાત દેવત સંભાળવાનો જે અભ્યાસ રાખવો તેને નિયે અને તે વાર્તા જેવી હોય ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાન ની પેઠે ઇદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ શું સાક્ષાત્કાર મૂર્તિ ની વાત નથી હોય તમે આમ હોય ને એની હજી વાત હારા પણ વહેલા મોટું ઈ થવું જ નહી રીતે આત્માના સ્વરૂપ નું શ્રવણા જે કર્યું હોય તો આત્મા સ્વરૂપ નો પણ એવી રીતે સાક્ષાત્કાર થાય જો આપણે પેલા તો જે સાંભળ્યું હોય એનો સાક્ષાત્કાર શું એવી રીતે આત્મા નો સાક્ષાત્કાર પેલું જે શ્રવણ કર્યું હોય એનો આ સાક્ષાત્કાર પછી એ નથી તો હું તાયો છું હું મૂર્ખો છું એ મનમ તાતુ છે કોઈ ની કાઢી નાખવું પડે છું ત્યાંથી હું મારી ભાઈ શબ્દ છે જો પેલા તો જે શ્રવણ કરવું હોય પછી આ કરવું એમ નથી આપણે આ ભગવાન માર્ગે હાલ્યા એટલે આપડે દેહરૂપ નથી એટલું તો હવે જાણીએ છીએ બોલી ને એમ એનું મનન દ્વારા એ પછીયાસ કરતા કરતા ધીરે ધીરે આત્મા રૂપ બની જવાય બની આત્મા રૂપ બનવાનું શું અપમાન કર્યું આ કર્યું એમાં આપણે ભગવાન ના પાછા ન પડીએ તો આત્મા રૂપ કહેવાય અખારી કરો પાછો ન પડે શું મને જાય હું કરું આવીને બરાબર ચણોથી લે હું આત્માની જ વાત કરું છું એટલે મને ચણોટી થાય એ વાતવું કરીએ પણ જ્ઞાન માં સ્થિતિ ગોઠવવી જોઈએ ક્યાંય પણ હાનિ વૃદ્ધિ સુખ દુઃખ માં એ નબળો વિચાર નો આનાથી બચવાનું આમ અહી આત્મા રૂપ આત્મા રૂપ મતલબ હું આ દેહ પડી જતો હશે હલતુમ બલક લાદ આવે તે વાત વાટ જોતો હોય એ આત્મા રૂપ ન કહેવાય એવા ભાવ ઉઠવા ના જાય ના ઉઠે છો ને રાત્રિ દિવસ હા બધા મળીને મને આત્મા રૂપ કર્યો ખબર બધાએ મળીને હા એ ન દેખાય બોલો સાક્ષાત્કાર થાય અને જો ભગવાન નો એવી રીતે શ્રવણ મનન નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાન નો એવી રીતે સાક્ષાત્કાર થાય છે બોલો એવું આવ્યું નોખું પડવું શબ્દો નું શ્રવણ કરીને જે રીતે સાક્ષાત્કાર થાય અને જે રીતે આત્માના શ્રવણ થી આત્મા નો થાય એવી રીતે ભગવત સ્વરૂપ શ્રવણ કર્યું હોય અને આ પ્રક્રિયા મનન કરીને તો એમ સા કેવી રીતે કરવું જોઈએ એ કઈ બઉ ખબર છે ઓઈલું ગામમાં આવ્યું હોય આપડે બોલી દે જે તો સારું છે કોઈ ન બોલે તમે બોલો પેલા તરફ જાય પછી ભગવાન તરફ પછી જાવ હજુ તો એ તો અભણ માણસ હોય ને એ પામી જાય અભણ માણસ આત્મ ભાવના પામી જાય અને વિદ્વાન હોય એ પ્રેમાનો આવે તમે વિચાર કરજો ને સાક્ષાત્કાર એટલે આત્મા નું દર્શન થઈ ગયું ભગવાન સિવાય બીજું વચન દેખાય ને તરવડે ને ભગવત ભાવ કેવાય આ દિવ્ય દર્શન ભગવાનના આત્માના મનસ નહોતી હોય તો એ સાક્ષાત્કાર કહેવાય સાકાર સાક્ષાત્કાર વિશેષ નથી સમાધિથી નિર્ગુણ થઈ જાય છે હાલો તો એ સાક્ષાત્કાર નો કહેવાય સાક્ષાત્કાર માં પછી દેવ ભાવ આવે જ નહી ત્યારે સાક્ષાત્કાર છે આ તો ઉપલબ્ધ ભાવ છે પૂર્યા નહી હો મારું ખોટું હોય તમે જાગો એટલે બનુભાઈ કહ્યું આ જાગે સાક્ષાત એને બનુભાઈ નો સાક્ષા હું બનુભાઈ નથી એમ નથી આરંભમાં જ આ બગડી જાય શું નિશાળે ભણવા જાય છોકરા એ આરંભમાં બગડી ગયો પછી એનું પાનુ ન બગડાય બગડી ગયો એટલે શું માસ્તરે એકડો ઘૂંટાયો લે તો એકડો એક માસ્તર પણ આ બપોર પછી જાય આગલી જૂની રીત બપોરે આવે કે આ વૃતું એક કરે એટલે બુદ્ધિશાળા બુદ્ધિશાળી માણસો ને તો આ બહુ મુશ્કેલી છે એમની ઓછી બુદ્ધિ વાળા ને મુશ્કેલી નથી કે ઘણી મુશ્કેલી છાપે એમાં રંગ પૂરવાના છેવટ માં પછી લખાવાય હતો સાહેબ બોલી જીંદુ કઈ તો ખરોખર ત્યારે લીધા આવડે પડે કરે જે આ તરફ વાળું લ્યો તો એકડો નો કહેવાય કઈ માસ્ટર હું એને કહે એનું વ્યાકરણ શું એનો નિયમ શું કેવો તો ચૂપ કે છોડી દે એ જો બોલે હવે જોઈ લો ઉપનિષદ વાંચો એમાં આવે શંકાઓ ઘડી છે બીજો ઉપાય જ નહીં એનો ત્યાં બુદ્ધિ કોણ થઈ હશે બુદ્ધિ તો માયા ની દીકરી થઈ શું બુદ્ધિ કઈ જ્ઞાન તો નથી માયા ની દીકરી ત્યારે માયાનું જ્ઞાન કેટલી લગી જાય ત્યારે બુદ્ધિવાળા તો આપણને આપણને બધું બરાબર ખબર પડે પણ ભાઈ માયા દીકરી છે બતાવે કેવી રીતે પરમગતા ગીત માં પરમગતા પરમગતા બુદ્ધિ થી પાર દઉં જોઈએ બુદ્ધિ માં રોકાણ હોય હું હું લાયો મને આવડે હવે ક્યાંથી આવડે કોઈ બી ક્યાંથી દેખાતું નથી દેખાય કોઈ દ્રષ્ટાંત નહી જંગલમાં ઋષિ મારુશો દેખાતા ભણેલા નહોતા એને સાક્ષાત્કાર જ્યાં શ્રદ્ધા નથી ત્યાં સાક્ષાત્કાર થાય ગયે અવડા કહે છે કે મારી ઉપર બોલે છે એટલા માટે કે એને જલ્દી ઉપર ચડવાનો ચાન્સ છે પણ એ બધું એમાં ને એમાં ન જોડાઈ જાય કઈ રીતે સ્વામિનારાયણ નિષ્ટાંત સારી દવા શરીર ને પૌષ્ટિકતા આપે ના આપે હા પણ ભાઈ એનું જેઠવા માંડ બે લાડુ ફચાવે એવી હોય એટલે ચાર ખધર આઠર એટલે પૌષ્ટિકતા આપે માં બિચારો શું સહન કરી શકે એ જરા બોલતા આવડે જરા જ્ઞાન આવે ત્યારે ખુદા ખુદ વાંદરા ને બેઠા હાલતું હોય કર્કટસ્ય સુરાપાનું તત્ર વૈષ્ટિક દંશન તત્રાભી ભૂત સંજાર ભવિષ્યુ પણ બુદ્ધિ પોતે જ માયાનું તત્વ છે અને જો એવી રીતે આત્માના સ્વરૂપ નું શ્રવણ આદિ કર્યું હોય તો આત્મા સ્વરૂપ નો એવી રીતે સાક્ષાત્કાર થાય श्रवन मनन तो भगवान साक्षात्वे साक्षात्कार <coughs> साक्षात भगवान, भगवान स्वरूप न दर्शन कर ना तो लाख वर्ष सुधी दर्शन करे તો પણ તે સ્વરૂપ નો સાક્ષાત્કાર ના થાય ભગવાન હા અગિયાર સાવ ગાંધા થાય ને બધા હરિયા ફરિયાદ આ તો મરી સાક્ષ થાય કષ્ટ ભાષામાં સાક્ષાત્કાર કરી શકતા નથી તો ભગવત કરવો એ આપડે ક્યાં ના પાડી આ બહુ બોલીએ તો નાસ્તિક કહેવાય ને નથી બહુ પડતું રામકૃષ્ણ પરમ વૃક્ષ ને કાલી નો સાક્ષાતું કેમ કયો ક્યાં કઈ ડિગ્રી બેઠા બરાબર ને હલોભાવ પણ સાક્ષાત્કાર દેહ ના ભાવો વૈયા જાય કઈ ન હોય જાય મનુષ્ય દેહ થયો છે ત્યારે આત્મા રૂપ થવા માં દેહ કઈ નોખો પર ખાવા નહીં દઈએ નહીં જોઈએ છંદસ જવા નહી જાય બોલો આ જરા ઊંડા ઉતરી આ તો અમને કઈ બસ આત્મા ભાવ થઈ ગયો એટલે એટલે ચુનોટી બની હલે તો બરાબર એના પ્રમાણે હવે એમ ક્યાંથી મેળખાયું ભગવત ભાવ ગમે એવો ભગવત ભાવ હોય એ દેખાય ક્યાં માન બીજી રીતે એને દુઃખ વેઠવું પડે તો એ દેખી લે દેવા તૈયાર નથી થતો એ ભગવત ભાવન સ્વામી શું છે એમાં બીજું કઈ નથી ભાવ જવા ગુરુ કોઈ આખું છે મારા તમે બધા વખાણ કરો આવડા મારી ભેગાયા તો હારું કે ખરું આનો ઉપયોગ મારા આનંદ હું જો લેતો હોય આવી ગયો તમે બધા જેટલો આટલો આનંદ માં નહી તમારા દેહ તો એટલો તમારે બેવાય અને જોવામાં અમને મમત્વ કરી અને પોતાના આનંદ ને માટે આનો ઉપયોગ કરતા હો તો તમારો ભગવદ્ ભાવ એ છે નહીં આત્મભાવ છે નહી કઈ નથી સેવા ભાવે નથી કઈ નથી સેવા નો મંદિરો આવા કેવા પોતા જબરજસ્ત ભગવાને બનાવ્યા છે તમે ગમે એટલા સોરે સો શણગાર સજો છપ્પન ભોગ ધરો પણ દિવ્ય ભાવ આઝાદી ના કેવી રીત તમારો ભાવ બદલાવી ના ભગવત ભાવથી થાય કઈ બોલો છો ને હું સજના હસના જાત એ જાડેજા ને કહે છે તોરલ આવડે બેટલી ને બોલવા નહી દઉં જાડેજા રે તોરલ કહે છે અને જેસલ જાડેજા પણ પોતાના પાપ જાહેર કરતા કહે છે લૂંટી કુમારી નાર સતી રાણી લૂંટી કુમારી નાર ને વનઘેરા મોરલાસલ કેટલા માથાના વાળ સતી રાણી જેટલા માથાના વાળ તેટલા કુકરમો કર્યા તોરલ દેરે એમ જેસલ કે છે જવાર ભગવાન એની ઉપર દયા કરે છે ન આવડ્યા એની સાથે આમાં કાંઈ સંબંધ નથી બુદ્ધિ વિધિ હોય તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ વધારે નિર્મળતા માટે વહેલી નિર્મળતા આવે માટે શું વેલી કારણ કે સમજી ન શકે આ સમજી શકે વહેલી થાય પણ જ્યાં સમજો ત્યાં મોઢું થયું કારણ કે ઊંડા મોટું થયું ક્ષત્રિય પુત્ર થઈને પુરુષ થઈને ભાઈ થઈ અહી થાય અને આપડે તો સામાન્ય નિર્માન થતા નથી મને જ્ઞાન એવું દીધા ને નહીં હવે એ ક્યાંથી આગળ ચાલો પછી તમારું બધા અપમાન થાય બઉ બોલું તો પોતાનું બોખેલું કરી દુનિયા આખી ઠેકરા મારે એ ઉપરેલા વાંદરા નું દ્રષ્ટાંત છે એ ઠેકડા મારે બોલો અને ભગવાન અને જો ભગવાન ના દર્શન કરીને તેનું મનાન અને જો ભગવાન ના સ્વરૂપ નું દર્શન કરી તેનું મનાન અને નિ ના કરો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાતકાર ના થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરકું કહેવાય જેને ભગવાન અને જેને ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિયુ હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે કૃષ્ણ ભગવાન જાદુ હતા જ નતા એનું ઘરનું કામે કરતા એને ભગવાન જોયા હશે નહી પણ એનું કઈ ખરું સાક્ષાત રામાવતારમાં દેખો એ સીતાજી ને હનુમાનજી ને લક્ષ્મણજી બેચાર ને છોડીને કઈ દુનિયામાં માણસો એને નહોતા દેખ્યા નો ક જરાત હોય આપણને કઈક આવડતું હોય આપડે કઈક કર્યું હોય એનું અભિમાન લાવવાનું નથી પેલું આગળ વધારે જો આ કુંડ આવ્યો છું એટલે ઉપનિષદ માં આવે છે અને તમે અહિયાં દેખો છો સૂર્ય પેલો ઉગે કે અરુણ પેલો ઉગે અરુણ એ પેલો લો મળે છે અરુણ ઉદય થયો છે એ અરુણ થાય એને અઠ્યાસી હજાર વાલ્ગ્યાલિયાદી કૃષિઓ રાક્ષસો આવી આપણે અરુણોદય થાય એટલે જરાક બુદ્ધિ માં અવકાશ આવે ભગવાન તરફ લેપ થાય એ અરુણોદય છે ત્યાં રાક્ષસો ઝપટ મારવા આવે એમાં જો આહુતિ દેનારા પહેલા વાલખીલિયા દીક જેવા ન હોય તો સૂર્યને ગળી જાય આપણે દરેક ભગવાનના રસ્તે ચાલીએ માલી વાત માન અહમત્વ એ વાવું પડે છે ને એને ખાઈ જાય છે આગળનો જવાબ એ ટ એવી રીતે વાલ્ય વાલખીયા ને ઠેકાણે સંત સમાગમ કીજે હોષદી ને સંત સમાગમ કીશો ઈવડાય તો રાક્ષસો ન કરાય તો ગર જાય તરફ ને તારક સંત એટલે ભગવાન ઉગરાથી નથી હોમજેણ માં છે તમે ભૂલ કરો એનું ભગવાન ને નથી આ હમનો કહેવો છે ઊંડા ખાઈ જાય રાક્ષસો આવી हरिभक्त कहे जमें तो महाराज मूर्ति ने ध्यान का मैसी ने घना संभाले छे तो एक अंग धाय मैं तो सम्र मूर्ति तो क्या थी आवे? अने छे जे, भगवान नी दर्शन मात्र करे मनन करतेम धारा का पदार्थ केवल दृष्टि मे देख श्रवण मत साय जो मन में संभाली न राख्य हो तो ते विसरी, जा, विसरी जाए तो अमाइक ने दिव्या जे भगवान न स्वरूप मनान ने निद्यास कर क्या थी जो अमाक वस्तुकानगे अहम ब्रह्मा स्मी सु हम हम सा નિણ નિર્વિકાર નિરંજન નિરાકાર કહીને એનું ધ્યાન કેમ કરો આકાર વાળી વસ્તુને હું મારવા બેહો છો તો એ નથી આવતી તો નિરાકારનું ધ્યાન કેમ ધ્યાન આકાશ નું ધ્યાન કરો લ્યો તો આમાં કોડ્યો આમાં આપણા આકાશ એટલે આકાશ દેખો છે ને હમ નહી બોલે પણ મળી બાદ આકાશ ના જાણીએ આકાશ નિરાકાર છે તો એનો કોઈ પદાર્થ બને ભગવાન નિરાકાર થયા તો એનાથી જગત સાકાર કેમ થયો આટલું હનુમાન કોઈ નો આવે અને પછી આખી બે ધ્યાન કરે શું ધ્યાન કરે અંદર દેખાય મન ને છુટી મળી ગઈ એટલે સંકલ્પ વિકલ્પ ના આવું પડી ગયો અને એ આ મોટી મોટી સભા હોય ને વિદ્વાનો ધ્યાન શબ્દ છોડી દીધો મૌન બે બિન મૌન કે મૌન એટલે શું થયું કઈ ઘાટ નહી થતા હોય આ બધું બનાવ ત્યારે કળિયું ગાળી ગયો બરાબર નો ખરેખરે બે બિન મૌન हो हो घटवान हो आप भी होता दापन करना हावड़ो हो जाडो थी ने એની માં રાજી થાય આજે જગત ને ફૂજ આ ચેડ્યા બુદ્ધિ ના હોય એને તમે ગમે એટલું હોતો ન ઉતરે ગણ આ જગત આખું અત્યારે ફૂજામાં છે પાછા બોલતા ગયો મોટી મોટી વાતો કરે હું તો એને મારે તમારી વાતો સાંભળી ના કરી પણ હવે ખોટો ટાઈમ કાઢવો મા કઈ બોલે નહી આ બારી આવી હોય તો તૈયાર બધા અમે દેખી છે ને આ જિલ્લો હમણાં માનવીર ઘઉં બહુ પાકે છે ને એમાં રાજકારણી તો ગમે ત્યાં જ્યાં ઝીલીએ ખરું એટલે દાપણ બહુ બુદ્ધિ બહુ બચાવી પથરી આવના ચોરા બિચારા નથી ગયા કરશે ખરેખર રાત્રિ દિવસ ચોરા ના વાંસ ના છે ચોરા ના વાંસ ના છે વંશ વધ્યો સરકારે આવી એના જીત હળદી ના ગાંઠિયા નો આવ્યો નહી ત્યાં મોડ મારી દીધું ગાંધીની દુકાન ગંદિયાનું આયુ ગંદિયાર માં કાંઈ ન મળે મલ્લી પાઠીઓ તમારે દવેરી નું બધા वल दृष्टि देखिये श्रवण मैं साय मन में संभाली न रख तो विसरी जाए तो अमायिक ने दिव्य एवं जे भगवान नु स्वरूप मनन निद्याग कराने क्याभरे भगवान नु दर्शन कर वार्ता सा જો તેનું મનાન ને નિધિ ધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય નહીં તો આખી ઉમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં ઇતિ વચનામૃતન એવી રીતે સારંગપુર નું ત્રીજું વચનામૃતન થયું સ્વાભી